તારીખ અઢાર ચાર ચોરાસી વચના વૃત લો સ્વામી નારાયણ હરે સચને દિવસ એજી મહારાજ ગામ લોયા મધ્ય મહારાજ ગામ શ્રી લોયા મધ્ય પોતાના મુ આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ ને બેઠી હતી પછી મહારાજ બોલા જે જ્ઞાન ભક્તિ અને ધર્મ એ ચાર ને ઉપજાનો હેતુ શો છે પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજ કર્યો છે વૈરાગ્ય તો એમ ઉપજે છે જો આયુષ્ય જાણે અને એમ જાણીને બ્રહ્માંડ સર્વ પદાર્થ ને કાર્ય સમજે ત્યારે વૈરાગ્ય ઉપજે અને જાય ઉપનિષદ્યા ગ્રંથ નું સદગુરુ થકી ગ્રહણ કરે તો જ્ઞાન ઉપજે અને ધર્મ તો એમ ઉપજે છે યાજ્ઞ સ્મૃતિ મનુસ્મૃતિ પરાશર સ્મૃતિ શંખ રેખિકા સ્મૃતિ તેનું શ્રવણ કરે તથા ભગવાન ના ગોલો બ્રહ્મપુરા છે તેને સાંભળે તથા જગત ની ઉત્પત્તિ પ્રથમ જ કર્મ કાંડ ઉપયો તેનું શ્રવણ કરે તો ઉપજે અને જયારે ધર્મ ને વિશે ધાય ત્યાર પછી ઉપાસના ગ્રંથ નું શ્રવ કરે જયારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એને ઉપજા ના તો હેતુ છે તો કાળ નું સ્વરૂપ જાણે કાળ નું સ્વરૂપ થલય એને એક પ્રાકૃતિક અને આદ્યંત પ્રલે અને સંગમ પર્યંત બ્રહ્માદીકને જીવનો આયશ દેવા અને સંગમ શું સંગમ એ બોલી જા ને ઈ કેવી ફંતાર્ફક ને પ્રલેની વિક્તિ અનાર્થી કહેવાય ઈ તો હજી કેમ ફી જાણે સંગત સંગમ શું કહેવાય હા તે માંચી તો ગયા સંગમ શું કહેવાય પણ બ્રહ્મા થી આરંભી ને સ્તંભ પર્યંત જેટલી સૃષ્ટિ છે એ બધીને જાણવી જોઈ પ્રજાપતિ પછી એનાથી પછી પ્રજાપતિનાથી પ્રજાપતિ પછી પછી ઇન્દ્ર અને પછી મનુષ્ય પછી પશુ પક્ષી પશુ પક્ષી પહાડ અને જીણા જીવડા હોય ને ત્યાં લગું જાણે એ બધા કાળ નું ભક્ષ પડે બધા પણ યાદ નો આવે યાદ નથી આરંભ પડી બધા સમજે દેવતા કેમ જીવે છે મરિચારી કેમ જીવે દેવો કેમ જીવે છે એની રીતિ જાણીએ અને છોટ માં એ એને ખાઈ જાય છે કાલ ખાઈ જાય એમાં આપડે માગવું ને કમું તો ના શું એમ પણ આપડે લેખ નાખે શું કરે પૂજ્ય પીસી સ્વર્ગસ્થ થયા ત્યાં ચાલીસ વર્ષ પેલા ઓ ઓપીડ સ્વરાજ લેવું છે સ્વરાજ લેવું છે એની શાખાઓ પાછી નીકળે રાષ્ટ્રીય કોંગ્રેસ ને ફલાણી કોંગ્રેસ હોય આમાં પડે તો જનતા પક્ષ છે આ ફલાણો પક્ષ છે એમાં હું પુરુષરૂપક હોય ગયો નખતારા નખથી ઉખાડતા કરી અંજલી સિંધુ પી જતા નવ જાણે જનકો ક્યાં હતા આમ લાંબો વાત કરું તારા ને ઉખેડી લેવાય છે કરી નવજાને જનકો એ ક્યાં હતા અવની નવા પડ ગી સમતે પ્રમાણવા ણતુલ્ય જીવો જણાય જે ના બે પડો એક પૃથ્વી બીજું આકાશ અભંદી નય જાણવા પણ ઘંટી સમતે પ્રમાણવા કરણતુલ્ય જીવો જણાય બોરાય વળી દળાયે કોઈ જાણતો નથી કોઈ ક્યાં હતો ગીર ગીર વિક્રમ ની રાજધાની જોવા જાય છે સામાન્ય માણસ એને એક લાકડા નું ખુ આવું જાદુ એને શું ના છોપડ્યો માણસો બે નાખે એના વીર વિક્રમ ની જો આજે આ વિક્રમ સંમત આપડો ચાલે મરેલા બધા હોય સામાન્ય માણસ ને તો ગણના જતી આપડી હમણાં બાળક હતા આવો આવો કેટલા દાડા છે કોણ જાણે એવને માલુબાની હમતા ઠો જન મરનારા બની ગયા ઊધો રે તો પાછો મોઢે બોલતો જાય કે તો હવ ને જા ઊંધે હોય તો જાવું કે તો ભગવાન યાદ કરો ભાઈ ભૂલી જાય બોલે ખરા કારણે ભક્ષ સમજે આ તો એનો શ્રેણો જો નાસ્તો કરતા મળે ને શું કહેવાય ભોજન નવાય માં મળ્યું અને મોઢામાં ના થાય એ ચવે પરિષદ માં લખે છે આત્મા માત્ર આત્મા કાળનું ચવેણું છે કાળ ચવે ખોરાક ના લેવાય ના નાસ્તો બ્રહ્મ ક્ષેત્ર ઉપસે જન પાંચ પચી વર આવડો આ જીવે એમાં માથું કાઢી બેઠો હોય મારા જેવું આ લડે બાધે અરે મૂકીને ચોર લૂંટાડા જો વાજુ બસુ લૂટે આ જગત માં કઈ લૂંટારું દ્રષ્ટિ કઈ ભગવાન આપે એ આપણું જેને આપણે લૂંટારું વૃત્તિ નો જાગે વૃત્તિ જ અને કેરી કોક રાજા નો ખજીનો લઈ લીધો હોય કોઈ નોરિયો નથી હવે તો આઠ દસ વર્ષ પેલા હું બાબરી દરબાર હતા ત્યાં રાત્રે એકલા મેં ભાવ બાપુ બેઠા હવે જાઉં કઈ તો થોડીક તમારે વાત કરવી કોની મારી પાસે જૂના રૂપિયા પડ્યા છે આપણે કેટલાક છે કઈક માણસ છે લેજો માણસ પણ બીજા ગરીબ માણસો નો છેતરો આપણે મહેનતાનું લેવું કઈ કરી દીધું જોવા હશે ને એને મેળવાય છે બીજા આપણે ગમે એટલું આ દુનિયામાં રાત સમજી વર્ગ સમજ ન ખાય ના વાપરતો હોય તો નબળે વાતરું કઈ વાદર્યું છે અભડાવી જાય અભાવી જાય એમને કહ્યું ને ખુબ કયું મારી વાત પાડતો નથી પણ મને એમ ધ્યા કરે કે શું આમાં કહ્યું આ થયું છે બરાબર ભગવાન બદલે દોડી દોડી શું દોડી આમ એ છે ને પહોંચ્યા હવે દોડી દોડી ને કેટલી દોડે આ જગત માં કઈ સરવાળામાં કઈ ગયો પાછું જો આમાં ભગવાન હસીયે તો કઈ ધંધવા ઉપયોગ કરશે એટલે સમજો ઉપયોગ માં આ સંસ્થા ખાવા માટે બંધાણી નથી હીવાના ભલા માટે જો ભલું કરવા આવડે શીખીએ તો બરાબર સરવાળા નાશ પામે પછી સારું થયે વાયંત્રી કરી ગયો એમ એ તો રૂબડા છે રંગ જીવન બદલ્યું નહીં લુંબડા પેલે હું કામના બે જીવન બદલવાની વાત જીવન થયું રસ્તો ખુબ શાસ્ત્ર સારો લક્ષ જો વૈરાગ જે હો પણ ક્યારે ઉપજે રાજાનું ખાવાનું મળે રહેવાનું મળે હવા ખાવાનું મળે ખોવાનું મળે એમાં વૈરાગ થતો છે ત્યાગી છે એટલે ત્યાગી નયું એને છોડવા શીખી ત્યાગી નો તો ઉપનિષદ તથા ભગવાન રડવું આવે હોય ને તમારી દુકાન માં બધી હોય જાય ને જોયા કરવામાં સાધનો શું જોખમ એ આવ્યું ને કંઠે કિર્યા એટલે આવી જાય ને એમાં કઈ ન થાય ભાઈ એમાં લખવું એને મેળો બધા શીખે તો જ્ઞાન થાય જ્ઞાન કઈ એમને થાય કઈ ભાઈ તમારી મેળે જીવવા શીખ્યા લગી આખો વાઈ ગયા કોઈક ને પાસેથી કઈક લેતા શીખવું જોઈ જો તમારે પૈસા મેળવવા છે નાની ઉમર ના હોય કોઈ નઈ થી કરે નઈ શું કરે એટલે મળે અને અમે તો મળે નઈ છોડવું મળે આટલા આવડે કે ભગવાન તો ફીર્યા પણ કઈ મળી જમાડી લીધા બે બચા ધોધી લીધા અને પછી સમાધિ કરી જાય પાછા જાગે ત્યાં લોટો ખોળે અને પછી જમવાનું થાય એટલા માટે તો પૂછું પાછલા જીવો નું ભલું કેમ થાય એ તાન છે તમે તમારા છોકરાઓને માટે ભલું કરવાનું તમને તાન છે દેવાનો નથી છોકરા એ સમજવું જોઈએ મારે માટે છે આ બધું સાધુ સમજવિચાર કરવો છે કે આવું ભગવાન ને સગવડ આપે હવે જો ભગવાન ભૂલાયા અને જગત પ્રધાન થયું તો એમ ઉપજે છે જો યાદ ના વર્ગીય સ્મૃતિ મનુસ્મૃતિ પરાશર સ્મૃતિ શંખ લિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિ નું શ્રવણ કરે તો ધર્મ ઉપજે શ્રવણ કરું તો એ આ શ્રવણ જ છે તો એનું સાર બોલાય એને એવું માં રાખતા શીખવો કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ બધાસ્ત્રો હોય મહાપુરુષો દાખલો કરીને એમાંથી નક્કી કરી ના છે જો આખા ભારત માં જવો આપણે પોતાની કન્યા કોક ના છે અને કોક કન્યા આપણે લાવીએ છીએ કેને કહ્યું પ્રવર્તા પેલું શાસ્ત્ર ભલે નથી વાંચ્યું પણ આ પ્રવર્તાયુ કેવાય વળી ધર્મ માણસો કોઈને લૂંટવાનો વિચાર ન કરે ખોટું બોલવાનો વિચાર ન કરે ખોટું મેળનારા ગમે એટલું રવતા કોઈ આ બધું શાસ્ત્ર થી પ્રવર્ત્યું છે એ શાસ્ત્ર થી પ્રવર્ત્યું છે આમાં વિશ્વાસ જોઈએ અને ભક્તિ એમ ઉપન ની જે વિભૂતિઓ છે તેને જાણે વિભૂતિ આવે છે વિરાટ રૂપ જે સમી શરીફ અને સાવરજન રૂપ જેવતા એવું વિભૂતિ ભગવાન તમે દુકાન ચલાવો છો ચલાવો છો ને છોકરાઓ સારું કામ કરતા હોય તમારી આબરૂ વધારતા હોય પૈસા કમાય આબરૂ વધારે શું આબરુ વધારે પૈસા તો છે મળે પણ આબરું વધારે એ કોઈ ને તોછડા ના કરે આગતા સ્વાગતા બરાબર હોય પાછળ જે બોલાય કે બનવા તમારા છોકરા ડાયા બઉ છે તો છોકરા એ તમારી આબરુ વધારે એટલે એ તમારી વિભૂતિ કેવાય પણ આબરું નું નાક કપાવતો હોય તો એ વિભૂતિ નો કેવાય આ વિભૂતિ અમે આ સાધુ સં આ સંસાર એવી ઉભી થઈ આ બધા ના કપાવે અને વિભૂતિ એ થાય બે થાય મનધાર્યું કરતા આપણું નાક કપાડે થાય નહીં તો આ મારી નાખ ના રાખે અતિ ભગવાન ની અભિભૂતિઓ એની શું શણગાર છે ભગવાન ની મૂર્તિઓ જે રહી છે એનું શ્રવણ કરે હોય મૂર્તિઓ ને જોશો હ ખંડ ખન કરે છે અમે થોડા પણ ગેરા કરે છોકરા હોય કરે કરે પાછા બાંધે અરે છોકરા બધા રમકડા નાવતા હોય ને બાપો રાજી થાય મારા છોકરા બઉ રમકડા બઉ સારામાં નાય રહ્યા ત્યારે બાપા મોરખ છે રમકડા માં રાજી થાય એ હવે કામ આવ્યું છે શું જીવન બદલાવું જોઈએ એ અસલ વસ્તુ છે એ તો ના બદલ્યું આ રોટલા ભીડ્યા ખાધા પછી બધા રોટલો લઈને ના જવા પતિ હ બીજી વાત ખંડ ખંડ પ્રત્યે ભગવાન ની મૂર્તિઓ જે રહી છે એનું શ્રવણ કરે તથા ભગવાન ના ગોલો બ્રહ્મપુર ધામ છે એને સાંભળે તથા જગત ની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય રૂપજે ભગવાન ની લીલા એને મહાત્મે સહિત સાંભળે સાંભળ્યા એટલે કિનામ જાય ને જો ગોલોક નામ સાંભળ્યું છે ને લગ્ન થઈ ગયું ને હું સાંભળે કહ્યું લગ્ન થઈ જાય ને કેવું છે આજે એવી એવું જગત તો છોડું થઈ ગયું છે એ સાંભળવા જ માગતો નથી માંગતો નથી કાચ મારડા સાંભળતા તો છે ને બોલો કહેવાય પૂછવું જાણવા માંગ એટલે જ્ઞાન થાય જોઈ જાય આક્રુ શું આમાં લોઠા નું ચીણા થોડા બચાવવા પડે એટલે મચી લે દેહાથી માં અને જીવ માં બિલકુલ આગળ હાલ વધુ વધે સરસ ને સરસ વધે કાળી દાસ પંડિત કેવાય મોટા કેવાય પ્રથમ હું કામ કરતા ખબર છે એ ભેંસુ જારતો ઢોરાતો એમ કરતા કરતા કોઈ પંડિત કરી નહીં કર્યું હોય આ જગત કોઈ મહેનત જ કરતી નથી એમ ને એટલે જૂનો થાય અને જૂના સાધુ કહેવાય એટલે હવે પછી વધારે લાગે એટલે મોટા સ્વામી થયા પછી કરતવ્ય વસ્તુ અને જૂના થઈને મોટા થાય એટલે ઈવડાય ખોલા પાડે પછી વાતા એમ જ છે એમાં બીજું કઈ છે આપણે વખાણ કરીને એભળે તો ભગવાન ભક્તિ ઉપજે જો તમને કહા માં શું કહ્યું બોલો ખન ખન બધા ખત્યે ભગવાન ની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાન ના ગોલોક વૈપુટ બ્રહ્મપુર ગામ છે તેને સાંભળે તથા જગત ની ઉત્પત્તિ ભગવાન ની લીલા તેને મહત્મ સહિત સાંભળે તથા રામકૃષ્ણ ના અવતાર તેની જે કથાઓ તેને હેટે સહિત સાંભળે આ બે વચ્ચે અંદર છે આની કથાઓ આની કથા સાંભળે આની કથાઓ છે કે મારી બા બધું ભર્યું છે એની કથાઓ એને એટે સહિત સાંભળે સાંભળે અહીં એનો મહિમા મારી નીકળે ને નીકળે કેમ આ બીજું સાંભળે બીજું સાંભળે આપણા પારણયો મોટી મોટી થાતી હોય સાંભળવાનું જાય ભગવાન ની જ્યાં મૂર્તિઓ આવી અવતારો એની કથાઓ માં પેલું જમાવટ થવી જોઈ મૂર્તિઓ તો સુખ પેલું છે પણ એની કથાઓ છે આપણે જેટલું ઉપયોગ માં આવે છે એનું કોઈ જોતો નથી લેવા કાફ ના વખાણ કરે જયારે ભગવાન એક બધું કરવા જાવડા બરોબર અને ચાર માં જે ધર્મ છે એ તો કાતી બુધી હોય તો બેઠા છે એનું શીખવાડ્યું ન હોય કોઈ નું કોઈ ન શીખવાડે એની મેળે બે છે એટલે કેમ કરે આવડે કાચી બુદ્ધિ ભરાવી દે તું કેટલા આવડે અરે ભાઈ એમ કરી નાખી આવડતું છે ત્યારે હા મુંબઈ હું જઈ મુખ્ય માર્ગ છે વાંચી આવી જાય વાંચી એ પેલો ગુરુ એ વર્તન કરવું જોઈએ વર્તન કરી દેખાડવું આવડે આવડે કેવી રીતે જેમ કરવી ને એ આવડે ને આવડે ને તો કોઈને આવડતી નથી કાલે હવે રોટલી બીજી રીતે કરે અમારે રીતે પણ એ અમારા હાથ પકડે હોય આમ હોય એ આમ વણાવે આપણે પકડી રાખજ ને કોઈ શીખવાડતો હોય ત્યારે શીખવાડો એટલે તમે મૂર્ખ માં બિચારો એવા ને હોય એને પેલા જાણતો હોય જાણે તમને લાગે પાપ એનો છેતરો અને આવડે પછી થેલા પેલે તારે રોટલી મળીએ ને ત્રાસી થઇ જાય પાતળી અને ચોરું ત્યાં આવડે કટકાય થઇ જાય પાછી પણ એવડી તરત જાજી નું કરવા ત્રણ રોટલી શીખવાડે શીખવાડી ને નોખી રખાવે બધે જમા રોટલી અમને પી લે પાછી ખબર પડે આવડેલાવતા પણ એ જ કટકા ભીડ છે એટલે બે ચાર દિવસે તૈયાર થઇ જાય આમાં કાચી બધી વાળા નું લેખું છે મારે કેવું છે હજી કાચી બુદ્ધિ વાળા હો હોય કાચી બદી કર્મકાંડ એટલે કર્મકાંડ છે આ બધા શીખવા દે તમારે ગ્રસ્ત માં કોણ કે છે કાન માંગળી નો નહીં કઈ તમારે છે કેમ દેવાય ને ડાબો હાથ કેમ ને જમણો હાથ કેમ ને શીખવતા નથી હોટલે તમારા ગ્રસ્ત માં ક્યાદાશમ છે એના આ ભાવ અને આચાર શુદ્ધિ પેલી જોઈએ જો આચાર શુદ્ધિ નથી ને તો હૃદય શુદ્ધિ રે નઈ એટલે મલિન ઘાટ વધતા જાય નબળાઈ આવતી જાય તમે બરાબર કરતા હોય કે છોકરો છોકરા નું વાત કરે આ શિક્ષકો છોકરા તોફાની થઈ જાય ખાય અને કઈ કોઈની ઉપર પરોપકાર ની દ્રષ્ટિ નહી છે ભાઈ સામે વિચાર કરે તો ખબર પડે ક્રિયા કરી મહારાજ કાચી બુદ્ધિ વાળો હોય તે દિવસે કર્મ કાન આને પાંચ વર્ષ આ દુધિયા શીખવાને ભય કાચી બુદ્ધિ વાળા હોય ને તમારે નાના ધોગળા છે જોઈ દે નગરા લાટક્યા રાખવા તો હું કઈક કોઈ આચાર વિચાર શીખતા છે પણ જયારે ઘર માં કઈ ખબર ઉઠવાની ખબર ના ઘરે બે કહેલા છોકરા નહે તો બીજું કાચી બધું હોય ને એટલે એને દુઃખ નહી એટલે પાછું વાપી લોક એને કોઈ સુખવું નથી ધર્મ છે એ તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ કર્મ કાંડ રૂપે હોય તેનું શ્રવણ કરે તો ઉપજે અને જયારે ધર્મ ની વિશે દ્રઢતા થાય ક્યાંથી આવે ભાઈ મારી પાસે કરે આપડે તો એનું કઈ નઈ ના અઢે કોઈ ના ઉપાસના પેલી વાત કરે આવ્યો છે આ ભગવાન આમ છે અને ભગવતી વાળા થવું છે પાકી બુદ્ધિ વાળા પાકી બુદ્ધિ વાળા પછી તો મને તો બઉ કેવાનું ભાવ થાય પણ થાય શું બીજું હલાવું કાર છોડી નઈ આવ્યા અને મારા કઈ નો શીખે એના જેવા પાછી બીજા કોણ કેવાય લેતા શીખવું જાય અને જો નો લેતા શીખાય તો બેસીને વ્યાય ગયા તળાવ કાંઠે જાય નદી કાંઠે જાય મજા નો પવન આવતો હોય જાડવા હોય બાકરા હોય આનંદ કરી લેતા શીખવું જાય કોઈ ને ભાઈ સ્વામી નારાયણ હવે સ્વામી નારાયણ હવે કાળ ને તમે કાળ ને તમે બિરાજમાન હતા મેં ધોળી છીટ ની ઢગલી હતી તથા થોડો સુરવાળ પહેરો પ્રશ્ન પૂછ્યો છે આ જગત માં કેટલાક મનુષ્ય ને સ્ત્રી પદાર્થ માં એવું હેત થાય છે તેનો વિયોગ થયો હોય તો પ્રાણ ત્યાગ થઈ જાય અને કેટલાક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે માટે તેના વિયોગ કરી જે ભગવાન નો વિયોગ થાય તો પ્રાણ જાય અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાન પણ સાધારણ હેત થાય એ જે જે જે મનુષ્ય એમાં લખ્યું છે કે ભગવાન માં જોડાય તો આસકિત છે કેટલાક ને ખુબજ બંધન હોય છે હા મરે એમ કહ્યું મરે છે જોયે એ તો જોયું છે મરે હા કેટલાક સાધારણ હા હા પણ આ ભાવને ઉડાણ માં દેખવો જોઈએ હેત ગમે એટલું હોય અને મરે નહી માણસો ના માપ કાઢવા હેત ક્રિયાદી વિષય માં છે એટલે મરે છે બે ભાગ હોય છે મારો પણ એને કોઈ તપાસતો નથી સ્ત્રી વિષય ગમનો હોય સ્ત્રીમાં હેત ઓછું હોય ને વિષય પ્રધાન હોય તો એ મરે જો ન મરે બે જાતના જેવું હોય છે બધા નથી મારતા ભાઈ કોક મરે છે કોણ મારે છે વિષય માં એક આ તમારે વિચાર કરો નહી દશામાં બીજો વિચાર કરવા પણ હું એને રહ્યું નહી એટલે બીજા ના મરી જાય ત્યાં શોધખોળ કરનારા ને બરાબર હશે નોકરી કરે ને પગાર ખાલી છે એટલે બિચારાંટા મારે પૈસા મળી જાય ખોટું થઈ જાય મરી ગયા ની ચિંતા હશે બધા સમજૂ મળે ને પાછું દરબાર માં જાય પૈસા નો તપાસ કરો એટલે એવડા બધા ની ભાઈ ની છોકરીઓ માં ને તો એ દ્રષ્ટિ દુનિયાની લોલે લો ને હોય હોઈશ બધી સાચા ભાગ માં કોણ છે પણ એ તો હા એને બતાવ્યું ને એને બતાવ્યું તો ખરું બતા શાસ્ત્ર રીતે એનું આવ્યું તુલસીદાસ એ કઈ શાસ્ત્ર વિરુદ્ધ નથી ભલે કોક માં એ થાય આ પેલું જ્ઞાન તો એ જ છે એટલે એ થાય એવો નિયમ નથી કઈ એવો નિયમ નથી એ તો આ વહી આ તમારે જે સોનું આવે ને તમે ઓરખી જાવે છે ને આટલો નથી ખરું ભેગ ને કાઢતા તો આવડવો જોઈ ને પૂજાનું છૂટું તો પાડવું પડે ને છૂટું પડાવીને કેવી રીતે નીકળવાગત છૂટું પડવા માંગે છે કેવી રીત થાય સ્ત્રીમાં વધારે રહેતો હોય સમજાવી ના અને જ્ઞાન શક્તિ હોય ને અને પછી જાણે મન સમજી જાય જે કહી એમાં વધારે હોય તો ભગવાન માં વધારે થાય પણ એમાં એટલે કે ઘી લેવા જાવ એટલે તપેલી જોઈએ તપેલી ઘી છે તપેલી માં ઘી છે સ્ત્રી તો તપેલી છે એમાં એનો વિષય પડ્યા સમાજ આ જોશી ભાઈ દેખાય છે મારી બાત પઠાવો એટલે એ બિચારો બોલે દિલ્હી આવે તો હું બીજા પણ દિલ્હી કેવી હોય એનું વિન નથી એટલે એ આજે નાખુ સુધી નાખે પાછી બીજા ક્યાંય જ્ઞાન માર્ગ તો ઊંડા પુત્ર અને એ પાછું સમજવાનું નામ નથી આચરણ માંજના કાઢો ફલાણું વજન વાગતા હોય બોલે તમારે સરદાન કટાવે ને અત્યારે બરાબર છે ને જ્ઞાન બરાબર છે આ તો રોટલા રોવાનું સાધન એને મળી ગયું એટલે હવે કામ કરવા ક્યાંય જવું નઈ પણ જ્ઞાન જ્ઞાન એ જયારે કરે મેળવે ત્યાં જ આવે ન આવે એલા આમ ના સાવ બધા તમને કઉા ફરતા નથી હું દેખું છું છું કોક ના બદલે છે નક્કી થઈ ગયું આપડે ડાયા છીએ હવે કેવી રીતે બદલે તમારે એમ કેવું હું એ કૌ ગુણ્યો છું એટલે નથી દેખાતો કેમ અને આ દુનિયા છોડી અને હવે પાછું તમારા રોટલા ખાઈ ને પાછા તો આ કમાવા જઈશ તમારી કમાણી ખાઈ ધ્યાન ભગવું ના પડે તમારે પાછું હું છો છોકરા ઉડાડવા શીખે ને પણ થાય તમારા તમારે જ નવો છે એટલે તમે એને વાપરવા આપો છો એટલે એઠે જવાનો હોય કોઈ ઉપર વાવેપરે ખોટી રીતે રીતે ખર્ચી શકે સારું લાગે છે અમારે આ મોટા મોટા સંતો રળી ગયા એને છાપ પાડી દીધી એટલે આવડા લાદ માં મજા કરે પણ એ તો કોઈ જ છે એટલે આ બધું પછી ોઢ